બ્રાહ્મણો એમને ખાસ કહેલું છે એ લોકોને દર્શન આપવાડાવે ત્યાં અમે મંદિર માં જઈને શું બોલીએ શું બોલીએ આપલીએ ની આપ નમસ્કાર કરીએ મૂર્તિ ને અને પેલું શંકરે અમે છે નીલકંઠી લઈ બોલીએ એટલે બ્રાહ્મણ શું કરે છે પછી પૂજા કરના બહાર નીકળી સવાર થવો રસ્તો દેખાડો જેટલા લોકો કડવા પી જાય તે બધા એમને આશીર્વાદ આપીને પી જવા જેટલા લોકો કડવા આપી જાય તમે ના લાયક છો પછા સસરા કે છે મારો કે મારાબ છે સર છે લાલતુ ભાઈ લાલતું લાલતુ છે પાંચ લાખ રૂપિયા વીસ લગાવ્યા સારી રીતે અમે તો હાથ જઈએ કે અમારું તો રીતના ઘર આવું કે પોતા લાખ હોય જે યાચક રસ્તક એ જાય ને અને આ ચાર હોય માં ગઈ વાત સાતી મારી બઉ જવાબદાર બધી પોઝિશન માં લડાઈ લડી હતી અમારું કામ સુધી એમ નાખે શંકર ભાઈ નાગર તો કોમ જ જુદી છે બઉ નાગરિક નાગર નામાં નાગરિક કરતા હતા દાડામાં નાગરો ખાસ કરીને કેચેરી વાત એવી રીતે એ ખ્યાલ નથી એ માહિતી મને નથી મને એવી જાત ની ખબર નથી પોતે ને બીજા લોકો પેલા રાખે તો ચાર્જ વધારે આપડે ઢાંકવા સાથે કામ છે ને એવું અને નાદવું રાખજો કે રોટલી થોડા ઘણો થોડી ગંદા લા એટલી ઉમ જાણે કે આ ખોરાક ઉ થયો માલી નો સિદ્ધાંત જોવા મળે તો આવું ના એટલે શું દાદા આ કરકસરી આ લોભ નહીં આ બઉ કરકસર વાળા નહી એ લોકો બઉ કરો કરો નું કોઈ જાવે મે નથી ખાધો ટાઈમ ક્લાસ પતરું વાળું કોઈ જાવે ભાખરી છે રોટલી છે એને એક બઉ અર્થ કરાવે શું છે અગર તો આ રીતે નાખે છે અને બધા તેનું હતું ને મી માટે સાહે બરાબર તેબાડ સાહેબ હતો માણસભાઈ લાડુ મૂકું કે નાની મનો હોય તો છોકરું હોય તો ગોટી મનો તો એક બનવું અને એથી બે ખાઈ જગ્યા હોય બે મુકતો હતો એટલે પછી હું આવું મૂકું એટલે ના કરો અમારી વાત કરે કે આ ભીધા મોકલ્યો કે ભાઈ મેં એમને કહું ને પૈસા તમે બધા ભેગા કરકે કરો છો અને બઉ કસ્ટ તેવો છો પણ એ રીક્ષા કરીને આવતા હોય શું ખોટું કથ કરવા છે બે ને ધ્યાન આપેલો છે તમે શું કરશો તમારે કદાચ આ છૂટતું નથી કેવી રીતે છૂટે મારા પૈસા આપણે દસ હજાર પરસો મંગાવો અને અહીંથી એક રિક્ષા હું તમે તમને હું જાતે નઈ વેરાય તમે છોકર દેહ સર ના વેરોનું કારણ કે મારા ઘરમાં તો કર્યું ને તો લોની વાત તૂટી જાય પછી પછી મન મન શું થઇ જાય મન કેસે આ માસ કાબુ માં રહ્યો એટલે પછી જોઈ લો મન તમારું પુરાફૂટ કરશે આવું ફેંકી દેશે તમારી પાસે શું ચાલશે મારી પાસે બધું ચાલશે બોલીશું બધા ફેંકી દેશે કાપુ ઉતો મને કેમ કાપુ મેળતા ઉડે તા તો મને કેમ કાબુ કૃપયા ના તો અને માનવી હોય ને તો જોંકાર થાય એ જગ્યાએ તો આમ ઠેરી ચાલ ના જવા જ આપણને જે જગ્યાએ આમ ઠેરી મન કરી ના છે વાત ચોક્કસ છે કોઈ તમારો નાગરિક જુનાગઢ નાગરિક મને કે છે કે દાદાજી મારી દાદા તમે ધરપકડ આવો તો આવો શું બધા મારી મારું શરીર સારું રહેશે તક ના મારે જોવું પડે કે કોઈના કહેવાતી કરો તક ના મારી જાત ના ગઈ છે શું ફાયદો તમે વીઆઈપી છો એ મને ખબર જ નથી વીઆઈપી શબ્દ નથી આપડે હું તો નાની પુરુષ છું મારે વીઆઈપી હું તો નાની પુરુષ છું વીઆઈપી એટલે એ વેરી ઇમ્પોર્ટન્ટ ઇમ્પોર્ટન્ટ નથી નાની પુરુષ છું કદાચ કોમો ના લાગવું એ ઉડા નહી કસાય કોમનો તમને લાગે નહી આપડે સહન થતો નથી ડાક્ટર ના આવે સારું કર્યું કઈ લે તો સારું રોજ ઉપકાર સહન થાય ખરો ઉપાડ ક્યાંથી માણસ કેરી શકે અને અમને તો જ્ઞાની પૂછ કે એક ના જાય અમારા લક્ષ્મી બાદ શું કહ્યું એટલે આ અમને થીમ લાગી એટલે મેં એમને કહ્યું જે કહે તે ડબલ આપો પડે ખુશ કરી નાખો શું આપવી પડશે આમ ફોટા નથી એને પ્રેમ દેખાય છે ફોટ ના પેલો કે આપવી પડશે કેવા આપડે બધું જઈશું ક્યાં મારે અમે તારા મન માં વચન આપી દેવામાં છત્રીસ વચન આપ્યા પછી ફરી નહીં કહ્યું એ હુકો બેડી સિગરેટ બધું તમે આપી આપ્યું ધન છે કીકા પેપર માં આવ્યો નાદર કે જેના લોકો મને મારો પાછા જતા હતા લોકો એને લઈ લીધું અને લઈ લીધા પછી એમને નિરાધી મને પૂછ્યું કે તને યાદ આવે ના યાદ ના આવે છોડેલું યાદ આવે આપણે છોડ્યું હોય ને આપણે છોડનાર આપડે આ તો પ્રોમિસ કર્યું અને છત્રી પ્રોમિસ એટલે આપણે લગ્ન કરીને આપણે જે પ્રોમિસ આપીએ છીએ દાદી જે બંધાયા છીએ એ પ્રમિશ ના છૂટે પછી કોન્ટ્રાક્ટ કર્યો કરવા એ તો કર્યા હો મંતો અને પોતે જાણે ને કે વખતે પોતે જાગૃત થઈ ગયો તો ને જે જાગૃત થઈ જાય પોતે જાગૃત થઈ જાય તો ખબર પડે ને બાબાજી પછીનું કી મનમાં બહાર કરે ધન હં હં સપનામાં સરિયા છે સપનામાં બહાર ફરી આવે બહાર ફરી આવે ઊધી ગયો છે ઊંઘી ડાળ ની ગમ ડાળ ની ગમ બેઠા ને આ જે ઊંડે હશે ને એને જોયું ઊંડા ઊંડા બે બાર ક્યાં સુધી થાય ક્યાં સવારે આપણું કામ થાય ઠાકોરભાઈ જય સક્તિદાનંદિબો માં જોયા આપડા ઠાકોરભાઈ આપણે જય સચિદાનંદ કર્યા છે ઠાકોરભાઈ અત્યારે तो ला तो चातरी मध्ये बात कर विचार कर दो आपण पुढे आले काहीतरी होतं काय ને અમે રિલેટી પ્રાણ ના ઉપયોગ આધારે મન રસ કરી દે મન રસ થઈ ગયો મનનો રસ કર્યો જગત નો જગત રસ થાય નહી મનનો રસ કર્યો જગત રસ જેમ ભોડા થાય ભક્ત ભાવે બજારાનું બજાર મારી ગયો મન રસ થઈ બાળ નીકળ બહાર મિત્યા આજ જો આપણે ઈજ રેજિત આઈ નહોતું યાર આ સાવ છે તા ફરક માલકી બાબત એ હમ તો રહેતો બઢા માતો આવા આના કરંટ આ તે આવી જ આપડા અમારા હિત ની વાત છે જન કલ્યાણ ની વાત છે જન કલ્યાણ ની વાત છે અમારા હિત ની વાત છે ને અંદર પછી ફતી જાય એવું કઈ નથી વધારે જાણવાનું મળે પાકું થાય ને દાદાઈ કાપુ થયો છે હા એતો છે હજાર થઈ જાય ચાલે છે તેને ચઢાવે છે પછી ખબર ચાલતા એની લે ચાલી રહી છે ચાલી રહ્યું છે ને આદત છે પછી ખબર પડે છે ખબર પડી એવા પણ થઈ શકે ભૂત ક્યાં થાય છે કનમૂલ ના ખાવાનું કનમુલ નો ચા એવી બાધા લીધી હોય મહારાજ સાહેબ પાસે પેહલા કનમૂલ ના ખાવાની બાધા લીધી હોય કનમુલ ચા હવે આ જ્ઞાન લીધા પછી સહજ રીતે ખાવાનું આહાર કરે છે માત્ર તેને જાણું છે એમાં રહેવાનું અને પેલો દોષ ના લાગે બાધા દીધા એ બરોબર હતા પણ એ સકાવી કે નહીં એની વાત છે કે નહીં ચકાવી ટકા આપડે ચકાવી ચાર એ હતું તેને ખસેલા જરૂર નથી ખતું એવું રાખવાની જરૂર નથી સારું ના ઈચ્છા થાય ગયા હોય આવી પડે તો પાછું ખાવાનું આમ તો ઈચ્છા જ નથી પણ કોને ઘરે ગયા હોય કોને ઘરે ગયા હોય જબરદસ્તી કરે સારું નથી ધ્યાન છે તો કોણ મળે ને ચાલે સારું હોય સારું થયું કઈ નાય તો થઈને લોકો ના મદદ એવા થઈ ગયા છે રાય કેમ કીધે છે રાય ભરી રાય છે મગજમાં ભરેલી જ હોય પ્રાણભાઈ કે ભાઈ કે રાય એટલે અભિમાન વધારે હોય એનું નામ રાય ભરેલી ને અભિમાન વાળા શું ડિફરન્સ શું એમાં ફેરફાર શું હોય અભિમાન રાય અભિમાન કરી શકે એ ખબર હોય કે નાના રમે જેવું હોય તો એને રાખ મારા છે બબન હોય તો દીવાન ખાન કેમ છે આ દીવાન ખાન કાન કાળો કોણા કુમાર કુમાર એલા ને એ કળાતેન છો અંગકા કાતો અંગકા તો ફાટ્યો જો લાકડી એટલે કે જેને કદી ત્યારબાદ આ બને ન શકે રે પણ એ પોઈન્ટે જ છે એટલે એનો નર્યન મતલબ એ આ તો પ્રેરણા છે બોલો બોલો હા એનો બોલો નામ દાર ખાતે હું ખરેખર ધીરુભાઈ નથી ખરેખર હું કુજાત્મા થશે એમને હંકાર ખરેખર હતો અને આવું ધીર નથી અને ખરેખર હું પુજાત્મા છું એ હંકાર થતો જે અત્યારે હું ભૂલ કરીને પરિણામ એટલે બીજા પરિણામ કાર્ય કરે જાય નિ અહંકાર પરમાત્મા થાય છે ક્યાં બધે છે ભલે ગમે ત્યાં બધું બોલાવેલી પોતે થાય નહીં તો કશું એનું એક તો ગમે ત્યાં બધું જે જોયા અથવા જાતે બધા કરેલો છે હા બધા અને મન બધા શરીર દારી કરે ને એ પણ અધાર થી મનન કરે મનન કરે ના હોય મનન કરે મન ભાઈ નો નીકળે અગાધ મનન કરે અગાધ મનન કરે મનન કરે પેલા આપડે કયું મન છે તો બહાર ના નીકળે પણ એ મનન કરે સાંભાઈ કહે છે કે અહિયાં મોટું બિલ્ડિંગ જોયું હોય હા ન્યુયોર્ક ક્યાં જ આવે ન્યુયોર્ક આવે જોઈ ને પણ જોઈ શકે ત્મા દ્રષ્ટિ કરે છે ત્યાં મન બુદ્ધિ અને ચિત્ત ગણેશ સવડા થઇ જાય અહંકાર ની સવડો જેવું શુદ્ધાત્મા ની દ્રષ્ટિ પડે કે તરત જ મન બુદ્ધિ ચિત્ત અહંકાર બધા સવડા સીધા થઈ જાય અહંકાર ઉપર પડે કે તરત જાય છે એમનું તાત્પર્ય એ છે કે એમાં શુદ્ધિ આવી જાય શુદ્ધિકરણ થાય શુદ્ધિકરણ કારો ઉપર જો વિચારોનું નિરીક્ષણ થઈ જાય વિચારોથી થાય છે એને ઉપર જો દ્રષ્ટિ ગોચર કરીએ દ્રષ્ટિ રાખીએ તો વિચારો આવતા બંધ થઈ જાય છે કે આપણે વિચારો ઉપર આપણી દ્રષ્ટિ રાખીએ દ્રષ્ટિ ગોચર કરીએ વિચારોને તો કે કે વિચારો આવતા બંધ થઈ જાય છે આ બંધ થઈ જાય સવારે જે સજ્ઞ એમ કોતે ન મળે તેમ સીધે ભાયે જાય બાકી રહે અને જે સાવ એ કાયમી જબાલો નથી કરે કે એ તો એ કાયમી ગોઠરા છે કુછી નથી કરવાનીકળી થઈ જાય બધા છે બુદ્ધિ બની છે બધે થયા છે દૂર દુઃખી કરી છે બીજા લોકો બીજા ને અત્યતા જોયા ત્યાં આગળ જગ્યા નિદ્રહ થઈ ગયું સુનંદ આપણને ના ગમે અંદર અંદર તમને ગમતી લો ને नहीं गई गमे गुजरात नमत पेरा गमत क्योंकि एक आसाई जाए हमें जुदा नहीं है महाराष्ट्राष्ट्रीय बाद બાદલે પશ્ચાતાપ કર્યા પશ્ચાતાપ બહુ થયો પછી ના હોય આપણે પશ્ચાતાપોર્ટ કરો ફાઈ જોવાની વાત દાદા એ બતાવી છે એ દાદા એ બતાવી દેશ ક્યાંય નથી આવતો હોય છે કે નઈ ને ક્યારે હોય છે કે નહીં શાસ્ત્ર બના હોય આ તો વિજ્ઞાન છે બીજું લોક નું વિજ્ઞાન બી બધું તો કસને મનુ કસરતો હોય હા ભાઈ મોટા થઈ ગયો છૂટો કરી તરત જ છૂટો ભાઈ ધંધા માં કઈ ગડબડ હોય આપડે આપણને દેખાય ધંધા માં કઈ ગડબડ હોય અને ધીરુભાઈ આપડે તો આપણને ખબર પડી જાય કે ધીરુ વેઠા તો શરૂ ખબર પડે બધું ખબર પડે તમને કોણ કોણ કરતા હોય સા બોટ બોટ જેવું થાય બધું ખબર આવી ગઈ ધીરુ વેઠા કે આપણને ગોખલ ભાઈની એ આ બધું સુન થાય છે એ પાપ તો ખબર પડે એ કરી દીધી છે કે જે દીધી છે જે દીધી છે આપણે સમાન જેવું તો હોય તો કે સમાન તો રાખવું જોઈએ ને દરેક ને પોતાનું સમાન તો હોય સમાન તો સમાન તો આપડે આપણું રાખવું જોઈએ ને સમાન હા કદા કદા ના તો પ્રસંગ પાટઈ સાહેબ એ પ્રસંગ બન્યો કોઈ પ્રસંગ ઊભો થયો કોઈ જો પ્રસંગ ઊભો થયો ત્યારે આપણે આપણો સમાન તો રાખું જોઈએ ને આપણે લઈ આવ દેવાના આ સમાન ને થાય એ તો ચાલે અને એમ કે આપ કે આંગે દે દે સમજાય ને એમાં વાર ના સમાન રાખવું જોઈએ જેટલું રે હું સમાન રાખવાનું જેવું નથી સામે આવ્યું આપણે તંદુરી મોટે મોટાનો માલ ખાતો સમજ્યા સુધી તંદુબી છે ત્યાર સુધી પછી આપણે સુધાર પાછાનો રહ્યો ક્યાં રહી સમજવું છે મર્યાદિત અહંકાર ધંધા માં એટલે શું જેને નામ લેવું એની માટે વરજી કે ધંધા માં તો અહંકાર વધારે તમે ઘણી કરો છો અંદર ઘરે અવરું કરે દરે અવું કરે છે ના દુભાવવો એમાં પોચો એનો અર્થ એમ તો હોય ને કે અહમ કોચો અહમ કોઈનો નહી દુભાવવો કોઈ નો હમ નહી બીજા નહીં તમારે હાથે હવેલા જ કર્યા છે તમારે નીચે ના થતો અને એ તો તમારે બહાર ના ભાવી દૂધ ના જાય અંકાર ના થાય એવું લાગે એટલે ધંધામાં તો વારંવાર એવું બને કે સામાન અહમ દુભાય એ અરજ ન કરી નાખરા યહમナルુ લે છે હમ તો એ એ વિજય કી કે ક્યા બોલે સબક નહિ બોલે તો અરે હમ જાને જોર નહિ સંભાળ મત હમ વિજય એ હમ એ બોલુ કુડ મે નહિ મે બોલુ હા હમ મત વાત મે તમને નહી ખબર નથી જાય સારી વસ્તુ નથી એને ડૂબવાનો શું વાંધો એ પોતે જાય મેં એનો એવી રીતે દૂર કાઢેલા છે આ અહમ નો કે અહમ દુભાવો ભલે અહમ ખરાબ છે અહંકાર એ કાદો જેવો છે કાદો ને જેમ આપણે પથરો નાખીએ તો આપણને છાટા ઉડે એવી રીતે કોઈ ના અહંકાર ને છડવો નહીં એની બે પડે આપડે જઈએ ગઈ લીધી આપડે આપડે વાતચીત કરી દઈએ બે કામ સાંભળી ગયો બધા વાતચીત માં આપડે સમજાય સમજી પડશે સુભાયા ગયા ગયેલા કે બધા ઉલ્ટા ભગીન સાથે